ए, आवो, आवो। आभी गया छू, ह अरे वाह भाई आजे तो जामनगर मैठा बैठा स्वप्निल भाई छे, सांभे तमने खबर छे, આજે આ સ્વપ્નિલ ભાઈ નો જન્મ દિવસ છે મોજ મજા કરે હે ને ચાલો ચાલો આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે હનુમાન અને ભીમ બળિયો સાંભળજો આ ભીમ હતો ને એ તો બહુ બળવાન હતો આ ભીમે એક વખત હિડમ્બ નામના રાક્ષસ માર્યો એ રાક્ષસ માર્યો પછી બીજા કેટલાક રાક્ષસો માર્યા અને પછી તો ભીમને અભિમાન આવી ગયું કે હું બહુ બળ્યો છું મારા જેવો બળવાન કોઈ નથી હું બહુ બળ્યો છું એક દિવસ આ ભીમ જંગલમાં થઈ જતો હતો એટલામાં રસ્તા વચ્ચે એક વાંદરા આડો પડેલો એને જોયો રસ્તો બહુ સાંકડો હતો ભાઈ વાંદરો ઉઠે તો જવાય એમ હતું એટલે ભીમ તો એને જોઈને બોલ્યો ઓ બુઢિયા રસ્તામાંથી ઉઠી જા તને કહું છું સાંભળતો નથી બુઢિયો તો જાણે કઈ સાંભળતો નથી એમ પડ્યો રહ્યો પેલો વાંદરો ભીમ તાડુકો એ તને કહું છું સાંભળતો નથી વાંદરાને ક્રોધથી એને કહ્યું ક્યારનો કહું છું કે ઉઠ પણ સાંભળતો નથી એક ઠેબુ મારીશ તો ક્યાંય ગબડી પડીશ વારે હું આમ બાજુ પરથી જતો રે રસ્તાની પેલી બાજુ થઈને રસ્તાની પેલી બાજુ શું કામ જાઉ જાણે છે હું ભીમ છું ભીમ છું એમ છે કે ત્યારે તો ઠીક થયું ભીમભાઈ આ તમે તો બહુ બળિયા છો બહુ બળવાન છો ખરું મેં તો એવું સાંભળ્યું છે બળિયો કોણ છે વળી હું તો હાથી ને દૂર ફેંકી દઉં એવો બળવાન છું અને આમ પર્વતને ઉંચકીને હે દરિયામાં ફેંકી દઉં એટલું બધું બળ છે મારામાં વારું ત્યારે તો મને જરા મદદ કરો ભાઈ સાબુ પૂછડું કરો એટલે તને આખે ને આખો ઊંચકી લઉં ભીમ તો આમ અભિમાનથી બોલો બોલો ના રે ના ખાલી પૂછડું ઊંચું કરશો તોય બસ છે ભીમભાઈ વાંદરા એ કહ્યું ભીમે એક આથે પૂંછડું પૂંછડું ઊંચકવા પ્રયત્ન કર્યો પણ હાથ પૂંછડા નીચે પેઠો જ નહીં પૂંછડાની નીચે જ ન ઘૂસો પૂંછડું તો હલે નહીં કે ચલે નહીં એટલે ભીમે પછી ગદાને બાજુમાં મૂકી બે હાથે પૂંછડું ઊંચું કરવા ગયો પણ પૂંછડું ઊંચું થાય જ નહીં બોલો ભીમે તો ખૂબ જોર કર્યું પણ ભીમભાઈ થી પૂંછડું ઊંચું ન થાય હવે વાંદરો બોલો મને ઊંચકી લેવાની મોટી મોટી બડાશ કરતા હતા અને મારું પૂંછડું પણ ઊંચું કરી શકતા નથી ભારે ભોંઠો પડ્યો એનું તો બધું અભિમાન ઉતરી ગયું હો કે ખોટે ખોટું અભિમાન કરાય નહી ભાઈ અને એ તો પછી વાંદરા પગે પડ્યો अरे वो कोण तू खबर चे? ए वंदरो बीजू कोई नहीं हनुमान हता। आ पची तो हनुमाने कहू भाई भीम तू बल तो है क्यों अपना बड़नु अभिमान नहीं करवा આપની પાસે જ્ઞાન હોય આપની પાસે પૈસા હોય એનું અભિમાન ન કરાય એમ બળનું અભિમાન પણ કરાય નહીં પછી તો હનુમાન ઉઠીને ચાલતા થયા હો અને આ ભીમ હતો ને એ પણ પોતાના માર્ગે આગળ વધ્યો પછી ક્યારેય ક્યારેય આ ભીમે ગર્વ કર્યો નહીં અભિમાન ન કર્યું ભાઈ તો બોલો લો आवी हनुमान भीमनी वार्ता तमने बदा ने मजा पड़ी ने चलो आज आती का हूँ तुम बीजी वार्ता कही शो भाई आज